આવો આવો મારા નાના મોટાયા અરે વાઈ આજે તો મુંબઈમાં બેઠા બેઠા પિયુષભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન નિયતિ પણ છે આવો આવો પિયુષભાઈ નિયતિબહેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ બંધી અરે એક હતું ગામ આ ગામની પાસે હતું એક તળાવ અને એ તળાવની આસપાસ રહે ઘણા બધા ઉંદરો મોજ મજા કરી ને રહે પણ એક વાર શું થયું ખબર છે અરે એક વાર એક હાથીઓનું મોટું ઘણા બધા હાથીઓ વાળું ટોળું नी शोध करतु करतु त्याच लागे राजी, राजी पड़ा मोटा दुबांग धुबांग करता पी मजा बार निकल पानी आम थी उड़ाड़ता उड़ाड़ता डोलता डोलता चले उंद आई खबर नहीं ઘાયલ થઈ ગયા કોઈ નો પગ કોઈની પૂંછડી તૂટી ગઈ જે બાકી બચ્યા હતા એ બધા ઉંદરો એ જઈને પોતાના રાજાને ફરિયાદ કરી રાજા રાજા રાજા રાજા આપણા ગામમાં આપણા તળાવ ગયો અને બધી વાત કરી તમે લોકો આમ આવો અને આવી રીતે આમ જાઓ તો મારા તો કેટલાય ભાઈ મારી પ્રજા તો ખલાસ થઈ જાય ખતમ થઈ જાય પણ આ પાણી છે એટલે અમે અહીં આસપાસમાં રહીશું પણ તમને નહીં કનડીયા હો એનું વચન આપું છું પછી તો હાથીઓના રાજા બધા હાથીઓને કહ્યું કે હાથીઓ છુંદાઈ ન જાય અહીંયા પછી તો ભાઈ આ ઉંદરો ને હાથીઓ બધા સંપીને રહેવા લાગ્યા હોય એક દિવસની વાત છે એક દિવસ એવું બન્યું પાસેનું જે નગર હતું એ નગરના રાજાને ઉપડી ગયા જંગલમાં હાથીઓ શોધવા અને હાથીઓ પકડવા પછી તો એમણે હાથીઓના મોટા ઝુંડ ને જોઈ ને ખાડા કર્યા અને ખાડા ઉપર પાથર્યું ઘાસ મોટા ખાડા કરી ને એ લોકોએ વિચાર્યું કે આની ઉપર એટલે પેલા રાજાના સૈનિકોએ એ હાથીઓને ઝાડ સાથે બાંધી દીધા પકડી પકડીને હાથી રાજાને આ વાત ખબર પડી એટલે એ તો બહુ ચિંતા કરે અને તરત એ તો દોડી ગયા ઉંદર પાસે એને ઉંદર યાદ આવ્યા અને ઉંદરના રાજાને વિનંતી કરી તમે જ છોડાવી શકશો ભેગા થઈ દોરડાઓ કાપી કાઢો અને મારા હાથીઓને છોડાવો ઉંદરોના રાજા બધા ઉંદરોને દોરડા કાપી કાઢવાનું કહ્યું હો ભાઈ ઉંદરો તો આ જોઈતું હતું એમને તો બહુ મજા પડી ગઈ અને પછી તો એમની પાછળ એમને બટકા ભરવા માટે દોડ્યા સૈનિકો ભાગ્યા હાથીઓ નો રાજા હાથીઓને લઈ પાછો આવ્યો ને બધા ભેગા મળી ને ફરી પાછા રહેવા લાગ્યા હો ભાઈ પછી તો ખાધું પીતું બટેટાનું શાક કર્યું આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું હો જલ્દી જલ્દી વાર્તા સાંભળવા આવી પાછા બધા આવજો